તમારા પાપ માટે પચ્યા હતા કોઈ નો દોષ નથી દોષ જેનો ભોગવે એની ભૂલ જે ભોગવે ને એની ભૂલ લોકો ગાડે છોકરા જ પતે છોકરા પડે કાળ હોય છે કાળમાં કારણે પોતાનો હતો છો મારી શીખવાય છે પાપનું તારા પીપરાને ખબર ના પડે છોકરા નું મારી પણ કયા કરે છે જા કેમ છુપાવી ખરો છો જા ખબર નથી આઉ બોલ તาย ઘરે આમાં બોલ થા બીજે ગયા તો કેમ કેમ ડંગડર ના સલવીને તામ બોલ છે બીજે ગયા કેમ બોલો તમારા ગામના ને હું મારા ભત્રીજા ટકા ગામજી ગામજી ભાઈ ગાંગજી ભાઈ ગાંગજી ગાંગજી ભાઈ ગાંગજી ગાંગજી ભાઈ તારે ઘર ગાંગજી ભાઈ છે હવે ગાડી પેટ્રોલ માં આવી ગઈ કઈ પણ કાલ થઈ કે આપડે વાત કરી પ્રશ્ન એ થાય છે લોકો વ્યવહાર જુએ છે અને ભગવાન નિશ્ચય જુએ છે હવે દાદા જો લોકો વ્યવહાર જોતા હોય તો હા તો એ વ્યવહાર માં રહેવાનું છે તે વખતે આ લોકો વ્યવહાર લોકો વ્યવહાર જુએ છે તો મહાત્માઓને જેમ લોકોને ઉપકારક થવા માટે મહાત્મા આ બાબત માં કઈ માર્ગદર્શન આપો ને કારણ કે એ તો વ્યવહાર જુએ છે વ્યવહાર જુએ પણ આપડે એવું છે માર્ગદર્શન એનો એવો હોવો જોઈએ કે ભલે વ્યવહાર ગમે તેવો હોય સંયમ આવેલો સંયમ સંયમ બધી જવું પડશે આચાર વાણી પણ સંયમ તો ગુજરાતમાં છે ને સંયમ હોય ને તો લોકો ખુશ થઈ જાય હોય ને આપડે ઉગ્રહ ના થઈ જાય થઈ જાય પ્રગટ થાય દેખાય તો મમતા ના ચિંતા નહી પડી જાય એટલે પડી જાય પછી બજાર કરી ગયું ભે તો નથી મમતા અને પડી ગયે એટલે ચિંતા નહીં મમતા ના કહેવાય ના મારો એ તો હજી નહી ઘડો કેવા મમતા વધારે છે મારું વધારે આવે છે એ છૂટી ગયેલું મારું છે મમતા છૂટી ગયેલું મારા પણ છે કેવું છે આપડે એમ તો કેવું પડે ને કે ખનીજ મારું છે એવું કહીએ અસર ના થાય સમજાય ચિંતા નહીં મમતા ગઈ ગયા અને મમતા વાળા પંદર ચાર સુધી વાપરે સાંભળ સાંભળ થયા કરે શું થાય વાતચીત કરો બધી બધી ખુલાસીત વાત દાદા એ જે જ્ઞાન આપ્યું તે હાજર થયું બની ગયું અને આપડે વ્યવસ્થિત જ કહીએ શું કહીએ બની ગયું જગત ન્યાય સ્વરૂપ જ છે જગત અન્યાય કરતો નથી ફક્ત અન્યાય કોર્ટ કરે આ લોકો કરે પણ અન્યાય કરતો નથી કુદરત અન્યાય કરતો નથી અન્યાય નથી ડાક્ટરે દળ આપી અને મરી ગયા આપડે ડાક્ટર ની થઈ મરી ગયા આપડે ન્યાય સ્વરૂપ છે આપડે મરી ગયા ન્યાય અને પેલા આપી દે ન્યાય પેલા એનું ફળ ભોગવસે આપણે ભોગવી લીધું ભોગવેની ભૂલ આ તો તકરા રસ્તા પરિ ગાડી ઉઠી આવી અડે રસ્તે આવી અને મને આમ કર્યું પછી આપડે ભોગવી એટલે આપડી ભૂલ પકડી ગઈ અને પેલો ભોગવ છે જગત ને ભ્રાંતિથી આ જ્ઞાન છે લૌકિક જ્ઞાન છે અને અલૌકિક હું જે કઉ છું એ મનનો મુક્તિ થઈ જશે ન્યાય સ્વરૂપ મને સમજાઈ ગયો તમે કેતા ન્યાય સ્વરૂપ મને એવું લાગતું છે સમજાતું નતું તો દાખલો બન્યો એટલે ફોન આવ્યો તાર ફોન ચા સારું કર્યો એને શું લેવા દે શા માટે કેવી રીતે ના હોય પણ જડી જાવ તમે કરેક્ટ ગો કોઈ ના દેલા કારણ તમારા ઉપરી કોઈ છે જ નહીં વર્લ્ડ એનું ગેરંટી આપું તમારા ઉપરી તમારે બ્લન્ડર નહી હોય નામ બધા ભડકાઈ મારીને લોકો ને માણું મને કોણ ખોળાય ને કહ્યું ઉપરી કોઈ બાપો નીચે તમે જ માલિક છો ભાઈ મગજ બગડી ગયેલું છે ચા પાડી ગયા નિગડ કરીને આવે એનો નિકાલ કરી અને પછી મારે લો નથી આ દુનિયા નિકાલ કરીને એમાં સમાજ એ સમાજ વાળા બંધાયણ બધું છે લોસ ને ના લોસ ચોરી ના ચોરી બધું ભગવાન કોઈને ચોર નહી ભગવાન તો ભગવાન બહુ મોટા સરસ એ બે આવા આટેકડા જેવા છે તારા તમે ચોરુ છે હા તો આ સમાજ માં જ છે રાહત કરે છે એટલે પછી કોઈ ના તમે કેમ લાદા દારી માં પતાવી દે તો પછી અહીંયા આવે એમ કે છે આપડે એ જા અન્યાય થાય પણ એવું શબ્દ ની અંદર નિકાલ માં બહુ શબ્દ બહુ ભૂગ્યા જ કાયદા બાજુ ભાઈ સામાજિક કાયદા છે સમાધિકાઢા પારથી માણિયા ના દુધા જૈનો એનું બધું જુદું હોય એટલે આમાં કઈ જગાદેવું નથી કાઢ્યું નથી સમાધાન કરો કોઈ પણ માણસો થાય માનવ થાય સમાધાન કે ના કહ્યું નમ્બર આપડે મળી છે શું લઈ ગયા આપડે આ દુકાન મળી આપડે કાઢી નાખીએ છીએ એને શું કયું કઈ ગયા આપડે આવે તો મા આપી દે ન ના મહારાજ મારી પછી ગયા છે મહારાજ એમ કે મારી ભાઈ આજ માર્યો ને સાહેબ એ મેં નામ દીધું ખુશ થઈ ગઈ છે શું કેશું બધા સ્વતંત્ર છે એટલે હું લોભિયા જોડે છેતરીને ચાલે કારણ લોતરો નહિ તો એના મહાર્જ માં કામ લાગ્યા નહીં અને માન્યું હોય આવો વધારો કરી દુકાને જોઉં ને તો આવો અહિયાં હું જાણું બે પાંચ થી આચાર રાખે છે હું લાગેલો એટલે બીજા કરતા વધારે કોઈ લાગે કોઈ નઈ કોઈ વેપારી અનેકમ થયા આજે આયા છું અને હું કું કઈ થી દેવાય જતા લક્ષ પેઢી માં બધા બહુ રૂપિયા જતા એને હા જતા રે હા એ તો નિકાલ કરવાના છે હા નથી આ ઉપા થી નથી હજાર વર્ગ્યો નથી એતો આપણને એમ લાગે છે વર્ગી પડ્યો બરાબર કશું વર્ગ્યો હોય એને મનમાં ભાષે છે કે વર્ગી ગયો એ હું છૂટતો નથી એને ચિંતા થાય આપણે લાય બચીએ આપડે ચિંતા કરવાની જવું નથી એની સેવા કરવાની જરૂર છે શું છે આ સેવા કરી ને ચિંતા પારવી કરે કર્યા કરે તું ખી ખેડો બને હું તારા બહુ થઈ શકાય એ જ બદલો વાત છે એ બદલો નઈ વાત ઉપર થી ફોન આવ્યો અહી ત્યાં માર્યા કે બોલાયા છે અમારે ઘેર આવી પુરા ઘેર ગયા નહિ સરબત થયો ફેબ્રુઆરી મહિના થી એક સારા કર્મ ફૂટલો છે ના આ તો જોવા જેવું આ વિચારવા જેવું છે હું જે બોલું છે ને બધું વિચારવા જેવું મારે કઈ ક્યારે ઓ પર નહી પડે મેં આ તો તું આવું છું કે તું શું ભેગું થાય છે શું ભેગું થાય છે શું આપ્યું બે ડોલર કે છે ને કાળથી લાવજો ને આપડે મારા દેશની કેરી એક નમના બે રૂપિયા માં સરસ મળે એક નમના બે રૂપિયા સરસ મળે આપણે મારે ગયું ભાવતી લાગે વી અને હું તું મોડું બગિયા એના કરતા જેવું દહી આવ્યું હતું દહીં ખાવાનું સારું ત્યાંનું જે દહીં ને ચિકન આપડે આ દુધા ને ત્યાં કેવું ઓહો પાડોશાળા તને નહી હા તારામાં કાપી કેવો છે ને આદતો બચતી નથી આદત જોવા માટે આપડે એમાં બેઠા બેઠા બગીચા એવી વાતો કરવી જોઈએ યાદ જ પડે મારી મારી અભ્યાસ કરવો પડે એનો તો પછી નહી તો પછી એવું રહેસ પાડી પડે પ્રેક્ટિસ કેવી રીતે પાડી પડે કે ક્ષત્રિવાનું કામ હતું ત્યાં આગળ એક મુસલમાન છે બંગડી નો વેપાર કરવા જાય બંગડી નો વેપાર કરવા ગધેડી આવડી નાખી અંદર બંગડી લઈ અને જાય રસ્તા માં હેરતા ગધેડીનું આપવું હોય ને હેઠા હેર હેર કહેવા ગધેડી હેર ભાઈ હેર કે તગવેજો વેરે હે ગતરી ગો તો તમય દે ગતરી ગતરી કે બલી જાય મારી ના કમન ન મારે આતાથી હે આતા ગો વિદાય વાને નઈ તો રાખીસ હા પ્રેક્ટિસ રે આ પ્રેક્ટિસ એ જગ્યા પ્રેક્ટિસ થી વિદ્વાર આ બધી પ્રેક્ટિસ જ જશે કે સાહેબ આ બધી પ્રેક્ટિસ ઓકે ને હાું દીની પ્રેક્ટિસ હા પ્રેક્ટિસ પ્રેક્ટિસ કરે આ પ્રેક્ટિસ થી વિદ્વાર રાખીસ આવો ચંદુલાલ જવા ચંદુલાલ મળે બેઠા બેઠા બોલવું ચંદુલાલ ચાવા પીવી જાય તમારે આમ તમે વાત કરીએ કોક ભાડે હવે એવું નઈ આપડે અભ્યાસ થાય તમે ફરણ છો તમે ચંદુલાલ છો તમે પાણી તમે પાસ થયા છો લોકો આપડે હંગરી રાખી હિસાબ નીકળે છે આપડે હું ચંદુલાલ ઓળખું છું થાય ભાઈ બે માણસો બે સંકટ વાળા બે માણસો સામે સમય લડતા હોય તો બંનેના પેલા પેલા ના આત્મા એ પેલા ને કોને ભણે છે તમને જ મળતો નથી જ ઓળખે ત્યારે શું જેને લાગતું કટપુત્રી કહે છે ને એના જેવું આપણું કેવાય કટપુત્ર હોય છે વ્યવહાર અહિંસક હોય શકે નહીં વ્યવહાર હિંસક હોય અહિંસક આત્મા છે અને વ્યવહાર બધો હિંસક જ છે એ હિંસક જોયા કરો હિંસક વ્યવહાર જોયા કરો વ્યવહારમાં વર્ગી રહ્યા છે અને અહિંસક વર્ગી રહેવા નહી વ્યવહાર સહિત નીચે હોવો જોઈએ કેવું વ્યવહાર ના વ્યવહાર ના બેઝમેન્ટ ઉપર નીચે હોવો જોઈએ જ્યાં નીચે છે વ્યવહાર નથી બીજે બધી આપવાની વાત હોય કોઈ વખતે તો વ્યવહાર નથી આપવાની પૂર્ણ દશા નથી હિંસક છે અને શુદ્ધ જ છે શું છે આ જ્ઞાન આપ્યા પછી તમારો વ્યવહાર શુદ્ધ જ હોય છે હિંસક પણ શુદ્ધ જ હોય છે દાદા નું જ્ઞાન મળ્યા પછી અંદર થી સંયમ પરિણામ ઉભા થાય છે સંયમ જ છે જુદો છે જુદો સંયમ પરિણામ આ જે છે વ્યવહાર એ હિંસક છે હિંસક ભાવ નો છતા છે એટલે સંયમ પરિણામ લીધે એ શુદ્ધ જ કેવાય છે પરિણામ બીજા બધે વાત કરે આત્મા આવો છે ને કેવાય શું એમ આવે શું કહ્યું એટલે જયારે ગાળો પડશે જયારે સમાજ ના એમાં આવશે ને સત્મા આવશે તારે ફૂટી જશે ઊંધું પૂરું વ્યવહાર જાણ્યા છે વિજ્ઞાન છે ગત નું ભાગાકાર બધું શીખવાડ્યું ગુણાકાર લોકો ભાગાકાર કરે એ મોક્ષ નો માર્ગ શું સુખ ના દુઃખ નો બધા ભાગાકાર કરે એ મોક્ષાકાર તો કરતો ને કેવો કેવો ધંધો મારે માવી ભગવાન એક વાક્ય જો જગત સમજે જગત એક જ વાક્ય જો સમજે તો જગત આખું આખું શાંત થઈ જાય માવીને ભજે કરે વાલો ભાઈ બધા આચાર્યો બાજા છે તો આપણે પોતે આખું જગત સાત વર્ષથી કે મારી સિદ્ધાંત હોય એ ફજે જ કર્યા મારીને અને જૈનો આ મહારાજ ને પોચ્યા જૈનો મહારાજ જો આખા થશે એટલે આપડે જતું રેલકત નથી બધા વિચાર કરે છે કે જૈનો આટલા હોશિયાર છે આટલું છે આમ કેમ તકે ખરેખર હોશિયાર નહીં જોઈએ એના ગુરુ વાકાગોયા ત્યારે એક જ સિદ્ધાંત જો બહાર પડેગતમાં અહિંસા શબ્દ વાપરો નથી અહિસા બીજા લોકો વેપાર કરી વાજે નવા નવા એજન્ટો માવી ની જે છે સારવાર મારવાડીયા છે એને જ આગ્રહી બનાગેલું નથી છતા જ્ઞાન આપ્યા પછી હા પેલા મુસલમાનો જો કેવો દાખલ આવે દાખલ કરી હેડવા હેડવા કરતો હતો લોકો બેઠા અને બેન થી બીજે વાંચો કરો બેંબર વન કહ્યું એટલે આત્મા એમાં પછી બધી વાતો કરી ના થઈ માટે ગાડા થઈ ગયા પડેલો નહી અસર થઇ જાય ને મારી પાસે વરડામેન્ટ પાછા નઈ વર્ડામ આભુષણ ચલાવવા નથી આવ્યો આભુષણ ચલાવવા નથી આવ્યો હું આભૂષણ લઈ રહ્યો લોકો કે શું કરવું પડે આપડે રા જબરજસ્ત યાદગીરી જબરજસ્તી યાદગીરી નાનારી જબરજસ્ત જગત ને રાગદેશ ના હતી જેને રાકેશ ગયા તેને યાદગીરી કહેવા યાદ આવે જે વસ્તુ એટલે જાણું તો આગળ નોય મારું નોય મારું કરો એટલે યાદ બંધ થઈ જાય તમે જે કોઈ વસ્તુ બઉ યાદ આવે છે નહી તો નહી તો પ્રભાવ દેવ કરો સર ઉપાય જગત ની વિજુતિ થઈ શકે જ્ઞાની ગુરુ દેખાડે કે જો આમ એમ કરજો તો નહીં યાદ આવે શું કહેવું ના ના મારા પરડેરી આવે છે યાર મય મારો મારે કયો દીવે છે બસ બસ ત્યારે વાટની જરૂર છે બીજો ઓટો સજેશન સડ કાદા કે જો ઓટો સજેશન થયું કે વાટ સજે નહીં એજ વાટ સજે અમ એક માથેરાન તો નોન કરી છે બાબા હા અહંકાર કરવા માટે છે હા એ અંતરાય જેટલા આવે ને તે અહંકાર છે તે અહંકાર પછી આ અહંકાર અંતરાય કાઢવા અહંકાર લીધી જશે જોડે જોડે જે અંતરાય છે કેવા તારો છે એમ નામ શું સાર આ બાજુ જીત છે એ અમે જ્ઞાન ગયેલા કે અહીંયા ભૂલ થાય છે બધા એટલે અહંકાર યાંતરાય નો અહંકાર દેતો ને કે જાય ક્યારે અહંકાર જાય જાય અહંકાર દેવ હાથે દેવ હાથે શાસ્ત્રો શાસ્ત્રો માં શું હતું હોય છે શાસ્ત્રો માં માર્ગદર્શન બતાવ્યું હોય કે આ બાજુ ગોવાઈ આંગળી હોય બસ એ શાસ્ત્ર અંગુળી ની રેસ અંગુળી ની રેસ કેવાય કરવાનો <laughs> <laughs> <sighs> <Adgers, adjust, everywhere. laughs> <laughs> આપણી ની જરૂર એની બધી કરેન્ન આપડો પ્રસન્ન ભાવ આપડો પ્રસન્ન ભાવ આપડે એવા પ્રસન્ન ભાવ કરીએ સંભાવ એટલે જેટલું મેં મેં તને જોડ્યું એટલી એવું દવા તે છું મારી જવાયું કે મારી જમતા નિકાલ કરવાનું જમતા એ પછી એવું કે આપડે એના જે હાય હાય વાત સસરા જવાન સાથે જવાન ઉંમર માં મરી ગયા મારે મલવા જવાનું થયું ગાડી પર દુઃખ થાય એને આપડે ના થયું કરવું હું મારા મનમાં આવું ગભરું અને પછી તો એક જગા થયા મીઠેલું હાથમાં એક હાથ માં ઢેબરૂ ચાલતા જાય છે એક અથવા ના મરે આ લોકો તો તો વ્યવહાર બધું ખાય પીએ અને ઉપર થી દોહ દેખાડે અને આમ જ કરતો હોય એ ત્યાં ઉભું રહે આખું કપરસાન છે બધું છાતી રાખે છે તકના એવું નથી આવું કેમ કરૌકિક કહેવાય હૌકિક આટલું પૂછો તમે લોકિક ન જ કરો છો લૌકિક કહેવાય લૌકિક રાખો નહી કામનાઓ ભોગ નહી રાખો કયું શું કયું અને પૂજા નું છે તે બાર ચોડા મને મળે જાય પૂજા કરનાર પ્રોડક્ટ છે પૂજા નું દુકાનો કાઢી એ બાય પ્રોડક્ટ છે એનું પ્રોડક્શન કાઢ્યું બાયોડક્ટ ફ્રી ઓફ કોસ્ટ હોય હમ્મ હા એ તો મુખ્ય કામના